ટિકિટ હું કરાઈ ની રહ્યા નિરંતર એવું સર ચાલુ એ જયારે ધરમ કર અપમાન અપમાન નો ભય લાગે છે બે હાજર થોડું થાય તો થોડું થાય એ બધું પાછું એ વિષમ ભાવ વિષમ ભાવ હા ભાવજી લોકો ડાક્ટરોમિત્ત હજ કરવી એક માસ નથી કરતો એકા ને એટલે નિમિત્ત છે વિષમ ભાવે વિષમ ભાવે કચાય અને હિન્દુસ્તાન ના બધા લોકો કસાયત માં કહેવાય છે કેવું કસાયત આપડે મધુરભાઈ સારું સારું પછી તો આમ તો રજ કરતો હોય આપડે મોટા પાડતો નિરંતર અડગ્યા કરે શું કેબર લાગે બદલ અડગ્યા કરે છે લાકડા કરો લાકડા વધ નેજાય છે કાલે કાલે થઈ જાય મોટા થયા કરી તમે પપ્પાજી સમજતા અમર દગરા છે આ રેતી માંથી તેલ નીકળ્યા આ રેતી રામ કરતા એટલા ચર્ચી લોકોએ જાણીએ ચલાવી એના તમામ જાણીએ ચલાવ વિષમ ભાવ લોકો ત્યાં થયેલા છે એ લોકો દીકરા છે કે તમે જયારે તારે કાઢી નાખી કાઢી નાખે મૂળ મૂળ એમ તે વિષંભાવ સારું જ્ઞાન કર્યા પછી ધંધાવ થાય અને આનંદ થાય આનંદ થી સાચા થાય એટલે કે થતા અટકે પણ આવવાના નિ ભવિષ્ય ભવિષ્ય નવા ઉપર ના થાય જૂના નિકાલ થઈને ડિસ્ચાર્જ થવાના ખરા પણ ઘર આપીને જાય હજુ તારી પ્રસિદ્ધિ રહેશે શું થાય એ અંતર જે બીજે તો તે બધા બળી ગયો પણ આ જેટલા ફળ આપીને જાય એટલો અનુભવ જ્ઞાન પ્રગટ થાય શું થાય જેટલા જાય પ્રતિબિંબ આગળ વધે જેટલા જાય એટલા અનુભવ જ્ઞાન ઉત્પન્ન થાય શું થાય અનુભવ જ્ઞાન તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અનુભવ જ્ઞાન અનુભવ જ્ઞાન પ્રગટ થયા પછી વર્તન માં આવે તો સંપૂર્ણ થઈ જાય નીકળી જાય આપડે વિજ્ઞાન છે ચિંતિત થાય એવી વસ્તુ છે અને બધા કેતા હતા પેલા જ્ઞાન લીધા પછી કાયમ મોક્ષ માં છે તે આ છે તો બીજેક્ટ છે કે ઝંઝાર હોય ઓછી થતી જશે ને વધારે ઓછી થયા નથી દાદા ભેગા થયા ને એકથી પડી ઘર ન જે લોકો જોયા છે એમ આપડે મળીએ છીએ જોયા છે આ વીસ બે ગયો એટલી સાધુ સંતો બતા રોગ થાય છે એટલે એમ કેવા માંગે છે કે સાધુ સંતો માં પણ વિષમ ભાવ જ આ રોગ છે એમ વિષમતા વેપારી બે હજાર અત્યારે બે હજાર રૂપિયા કરો કરે કારણ કે રિઝર્વેશન કરીને આવ્યો ગતિમાં રિઝર્વેશન કરાવ્યું છે શું કર્યું છે વિચાર આવતા ને હાથે બધી ખબર કે બધું અંજામ નહીં રહે ના એમ જ કરું હા રે તો કેટલા વાર અંબિતા બાકી છે બે વર્ષ બે વર્ષ બાકી કરું થઈ જશે તારું બધું એટલે કઈ ગભરાવા નહીં આવે દાદા માં થઈ જ મારે જ્ઞાન લગભગ છે ને દાદા એક વાત કહ્યું કે આ ધેના ટુકડા ટુકડા થઈ જાય તો સામાનો દોષ ના દેખાવો જોઈએ એક અવતાર થાય કે એ અવસાર હોડ માં મૂકી દેવાનો સત્તા મૂકી દે છે ને મૂકી દેવાનો સત્તા માંઈને કે સત્સંગ માં ના અવાયું કે આ વિજ્ઞાન ની ઘાત ના થવી જોઈએ ત્યારથી મત આખું ફરી ગયું એમનું હિત કરવા જતો આપણું હિત થશે કરવા જતા આપણે ઘર માં અને આપડા હું કેવો હું કેવું હારી નીકળતો કોઈ આ ત્યારે ઘણા વખત થી એ ઘર્ષણ હતું ને જે એ ઘણા વખત થી અટકી ગયું છે મને કે તું બેસ એટલે હું કઈ નથી બેસતો એ ઘણા વખત પેલા પછી પછી એ ભૂલ લાગી કે નઈ બહુ ભૂલ છે મોટી ત્યારથી પછી એ બંધ કરી દીધી છે એ કે આ કામ છે આ કરવાનું છે આ કરતા પછી એ એ કે પોતાનું અંદર ઉભું થાય ને કે મારે ત્યાં જવું છે ઉતા છે એ બધી વાતો છોડી પણ એમનું પેલા સાચી લેવાનું દાદા એ બે ત્રણ વખત મને કહ્યું આ વ્યવહાર ખોટો કેવાય એમ કરી પછી બધું ફેરી નાખ્યું હતું વર્તન ત્યારે હાર બોલા આગળ કન્યા કઈ લો હા આવું ભલાય દીધ ચાલી બધી પણ ફરિયાદ નહીં કરતા ના કરી શકશે કોઈ થી જુદી ના હોય છે મન જુદું પડ્યું નહીં પણ એક મિનિટ પણ એક સેકન્ડ પણ મારું મન અસ્થિર થયું નથી રામ દાદા એ જ્ઞાન આપ્યું નથી કે બધા પૂછ્યું અમને હિંમત દેરી પેલા લખવાના માટે લેખ લખવાના હિંમત દેરી એમ માટે લેખ લખવાત્ર મિદા ને આવું ફળ આપે છે પછી આપણને ખાતા ના આવે તો માણસા એક માણસ કેવા મળ્યા કે નવ વર્ષ લીધા થયું એક મિનિટ પણ મારું મન કેમ નથી લાગતું કોઈ નું નામ પૂછ્યું કેમ શું છે ત્યારે શંકુ જીતે જાય બંધન સંકુચિત લક્ષણ કેવા અને વિશાળ મંડવા વિશાળ વિશાળ તને કઈ બોલું વિશાલ ज्ञान जी विशाण मन था ज्ञान नज्ञ मन बापू जी दादा ज्ञान बहुत करेक्ट वस्तु पांच आज्ञा बहुत करेक्ट वस्तु आखी जिंदगी साधु आचार्य जैन गर्म पड़े दादा पांच आज्ञा एक वक्त पाने तो एना आ ऊँच चढ़ी जाए આપડે ના ત્યાં કાંઈ મનસ્થિત છે નવું વર્ષ ધ્યાન કેટલું સચિને ના જોડે જિંદગી કરતા આવ્યું છે આપણા એક એક વાક્યો બધા એક એક ચાવીઓ છે કોઈ જગ્યાએ મુંઝાઈ ની ગુજરાત ઉભો ના કરે જેટાળી ને તંદે ફાળિયો ન કરવા કલ આપણે જિલા પાડે કજે કલ આપણે જિલા પાડે કે કલ જાળ તો બી શાર કેસે મત કુશું રહે તો ગોડરા લો સવા ને હરું તો હરું તો ગાડી કોઈ જશે હરજી કરે મોરારી છે ને આપણી જગ્યા મળી ગઈ છે હા આ તો બધું સુધારી વખત એક બંધુ સપનું જોઈએ દાખતા બંધ આપ અને આ ભાઈ ના નીજવાનું કે આ લોકોનાવો બચાવ છોકરો મીડિયા પર પહોંચે આ બધું છપ્લું અમર જાગે એટલે કુર્યા અવસ્થા થોડું કુર્યા આ જાગ્રત એ સપ્ન એમાંથી જાગ્રત અર્થાત પેલી બિલકુલ નિંદ્રાંદ્રા પછી સ્વપ્ન અવસ્થા નિંદ્રામાં તો કશું સમજ નહીં સપના સમજ પોતે કઈક જીવ જાણે કે નહીં મને કઈક થયું છે બહુ અનુભવ થાય નહીં એટલો જાગ્યો એટલો જાગ્યો પછી આ સપના નો જુએ એટલો જાગ્યો આ સપના સૂર્ય પેલો હા હા હા એ જાણે કે આ સપના બધું મૂક ઉર્ગે થાય કે આપડે હા કેવું પડે એટલે પછી ભણે મોડા કરે સપના જલ્દી તો જલ્દી કામ સારો કામ થઈ ગયા તૂટ એ એ પ્રતિકૂળ થશે વિટામિન છે તેઓનું પિકા નહીં જેટા નહીં શરીર ને ઉગારો થાય છે અનુકૂળ છે બધા ઘરમાં છે ઘણા ગાણા હાર બધી માતા બાર માથા બોલે ફર ફર કરે છે જામીન થાય તમે જમીન ભાવ છો ને તમે જામીન થાવ છો અગા આપીને તમે પણ ધ્યાન આપીને જામીન થાવ છો ને જે બધુંપાઈ ખપાઈ ની આગા જાય એટલે એમને બીજું કઈ કરવા પણ ચિંતા તે જ નથી છેલ્લા જાય પૂર્ણ આત્મા પામે આત્મા ની પૂર્ણ દશા પામ્યા હવે રહીશું કે નિકાલ કરવાનું દશા શું કહેવામાં આવે ને ને ને ને થયા મેળી જાય દાદા નું લખા કરતો દરરોજ આવડું ફોન લખ્યા બસો ફોન એવો કર્યા આવડે પછી બધા ફોન કર્યા ચાલો એવું પણ મન ડિસ્ચાર્જ નહીં પણ આવી નથી આજનો હવે તો વિજ્ઞાનિત કર્માન્દ્રિત મને મન સ્થિર રહેલી કરતા જ આવતી નથી અસ્થિરતા માં જ હતા કોઈ પણ પર્યાય તેને આડિયા થી વિચારવા પણ ના રે આશીર્વાય પણ ના રે પણ વિચારવા પણ ના રે કેમ એવું પણ ના વિચારે નહી તો મન જ કેવાય નહી જો વિચારે નહીં પણ વિચારે અમને એટલે મન નથી જેવું નથી જાય આમ ફરે અત્યારે એક જગ્યાએ બે પાંચ મિનિટ અટકે હોય ને અમારે એવું રે પણ આવું એવું એમને રે એમ છે લગભગ બહાર માણસ હતી બે નહીં ગમે પાસે માસ ગમે છે ને એમ ગ્રંથિ કહેવાય ગ્રંથિંગ પાસે લાઈના માટે કલાકો સુધી પહેલા કરે કણંતરી ભાઈ મિસ્ટર કળંત્રી રામ રામ હમ કળંત્રી નામ છે અટલ કળંત્રી સંપૂર્ણ સંપૂર્ણ ધંધો કે ધંધો કે ધંધો કે છોકરા કરી લેવાનું છોકરા તો હુવા કરવાની મોટા કરવાના ભણાવવાના અને નોકરી લગાવી દેવાનું શું કર્યા કરે લેવા દેવા ના કરે ભૂ નીકળે કાર્ય ના કરવું કે મારું પૂરું થતું નથી આપણે એવું કઈ ના આપવું પણ ફીસાવી પડે ને લોક વળે એવું કાયદેસર થયા કેવાય હું આ તો ભરિયાત છે ફદરદસ્ત થાય ને આપનું ઉતરતા ભાઈ તમને પણ ભણાયેલા કઈ પૂછે છે આ ભોગવે તેની ભૂલે જરા વિસ્તાર ની સમજાવો ને જ્ઞાન લઈ નહીં એ રીતે આ બધું હવે ગજુ કપાય નહી ગજુ કપાય નહી ભૂલ આપણા જ કર્મ ઉદય આ તો નિમિત્ત છે ત્યારે હવે ગુનેગાર નિમિત્ત ગુનેગાર થયો બરોબર કોનો ગુનેગાર વ્યવસ્થિત એનો હિસાબ આવે નય આવે ફળ આપવા માટે કર્મ નો દો ઉદય આપડો આપડે ભોગવવું પડે આ સંસાર બહુ જ છે ને એ સંતાપ કરી દાઉે એને મેર પાડી ના આવું ના કર્યું સંસાર માં આવું હતા એક એકસો નબળે આવવું પડે ગજના સ્વાદાશે આપડે કમી ગજાશે સમજાવશે એટલે પંચ પરમેશ્રી એટલે પંચ પરમેશ્રી થઈ ગયેલા હોય તે અને પંચ પરમેશ્રી નાપાસ થયેલા હોય પણ ઓમ પરમેશ્રી મુજબ કીર્શંકર મને છે તે ટાઈમ એટલે કે નાપાસ એટલે કે કોઈ બી નિર્મત થાય આપડે તો બેક આપવા જોઈએ શું કર્યું બે હાથે પરીક્ષા માં જોયેલા હતા આપડે તમને કેમ લાગે ઉત્પાદન આત્મા આનંદ અવસાર થાય કે જેટલી જાગૃતિ વધે એટલી ઉત્પાદન શક્તિ જાગૃતિ વધે એટલી અન્ય સાધન જે જાગૃતિ કમાણી એ જ ઉપાદાર છે શું છે અરે ભરો નિંદ્રા શું કહે નો જીવ છે બુદ્ધિ થઈ તો આ નિંદ્રા માં એટલો જાગ્રત કે જાગૃતિ આવ્યું હોય તો હવામાન વજન થતા થોડું વધી ગયું હોય અને જો દિશા નું સપનું આવ્યું તો ઘટી જાય વજન સપનું રાજા માં આનંદ છે ને થોડું અને પેલું દુઃખ થાય કે સપના માં દુઃખ થાય તો ઈશી બીજી એવું થઈ ગયું બધું ઇફેક્ટેડ છે આ બધું ગપૂર્ણ થયા તમે સપના માંપના માંગે ક્રાંતિ ક્રાંતિ હા આ સપનું કેવાય ઉગાર વર્ષ નું સપનું ઉગાર ઉગાર વર્ષ નું સપનું અમે જાગે અમે તમે સિધાર્થ ના થાય એ જાગે તમે આ સપના માં આવો જવાબ એમ જાગ્યા પછી ના હોય હાજર આત્માવત સર કેશું શુદ્ધાત્મા થાય એટલે મુક્તિ થાય એટલે આ ઉપાધાન જાગૃતિ એટલે જાગૃતિ પ્રમાણે એ પ્રમાણે ઉપાદાન ઉપાદન ની જાગૃતિ પ્રમાણે પછી આવી ગયું હોય એ નિમિત માં ઉકેલ આવે શું થાય નિમિત્ત આવે હા ઉપાદન સ્વારીયા છે તો એનું ઉપાદન નહીં અને નિમિત્ત માં કામ લાગેદાન એકમ વાર્ગ બે વાર કેટલું વસ્તુ આવે નહીં સમજાવે પુનર્જન આત્મજ્ઞાન સમજાવો એમનું સમજે બિચારા નહીં સમજાય એટલે ભગવાને એમને આ ભવ્ય કયા શું કરું એટલા માથા પૂરું કરશો નહીં આપડે પાસે હું આ ભરી આવી કે ભવી સાહેબ તમને વિચાર આવ્યા માટે તમે ભરી બે સાહેબ થઈ ગયા એટલે બધા ને કાલે વિચાર આજે પાછું બધા ભય થઈ ગયા મારે તો પડી દીધું પેપર કે તમે વિચારવા માટે તમે ભરી એટલે પછી બધા કોણ બેસી વિચાર ના આવે થઈ ગયા શેત્ર દેખાય કે અભાવી જે હોય જીવ એ શેત્રુન છે દેખાય નહી એવું કે છે એ લોકો તો કે આખ હોય તો શત્રુન દેખાય એવું મેં કહ્યું મહારાજ અમરતા ને શત્રુ છે શું છે બનાયો ધણી અને ધણી બનાયો વહુદા લગન માં એનો કોઈ બોલ્યો છીકાર દેવગેન સારજી ને કીધું આ આ કાય છે આ કાય છે તો મોઢા ઓ એ એમ કહે છે કે તવન છે ઉતઈ નગી તો એને પૂછ્યો કે આંખ હોય તો તો દેખાય તો એનું શું તો કે જવાબ નહી આપે આ બહુ બસારે હવે કઈ હોય આ મોસનો માલ મળી ગયો છે બગાડ્યો નહી આપડા દૂર ગોળી ખરા આ ભરી વાત અમને સમજ કોને કેવા માંગે અમને સમજ નારાયણ શત્રુજ શું બધા ના દેખાય ડુંગર છે તમને હંમેશા નથી કેસું પૂછવા લોકો લખી નાખે વાત શું થયું શું બધું શું લખી